तालीस नौ मिन सोमवार तारीख एकत्र बार ओग्सो चौरासी खर प्रथम प्रक्री એ વિસ્મુ વચ્ચેના વ્રત ચાલો પુરુષો हरे, हरे, स्वामी हरे, सम्मत अधार सो ना शुदी दिवस, दादा मा, समे उगमने द्वार ढोलिया काला छेड़ा नो खेस पहले धोड़ो चौफाण ओ माथे बाधी બેઠી હતી પછી તે સર્વે ને સીધી મહારાજે છાના રેખા ને એમ બોલ્યા સર્વે સાંભળો એક વાર્તા કરી तथा आत्मनिष्ठा दृढ़ता तथा एक भगवान सर्व पदार्थ ने विषय ધર્મ કહીએ અને એવા એકાંતિક ધર્મ વાળા જે ભક્ત માં આપણા સત્સંગમાં કેટલાક છે અને જે ભગવાન ભક્ત હોય ભગવાન ની મૂર્તિ સામુ જઈ રહેપ નો વિક્ષેપ થાય તો દેહ ઇન્દ્રિયો અંતર કર जीव से चौरासी लाख जातना જીવ છે તે સર્વે પેટે કેટલાક વાર જન્મ થયા છે અને આ જગત માં જેટલી જાતની સ્ત્રીઓ છે તેમાં કઈ એને નથી કરી સર્વે ને પોતાની કરી છે તેમજ એ દેહમાં દેહ ને પોતાનું રૂપ માનતા નથી તેમજ આ દેહને પોતાનું સ્વરૂપ માનવું નહીં અને દેહના સંબંધીને પોતાના સંબંધી માનવા નહીં તેમજ जूटूत्र तथा धर्म भगवान ने भक्ति कर दिवसे दिवसे भगवान अतिशय महत्म जानाय તેને અર્થે સાધુ સંગ સંઘ નિ અને સમજે તો અને કેવળ ને આપણ ને નહીં અમને આ પ્રમાણે નો વર્તે એને કહ્યું ને ભક્ત પ્રાકૃત ભક્ત बचे के ऊंची बात है ઉપદેશ મળે જોગહારો મળે પણ સ્વભાવ ન જાય ખર તુરંગ ના નિ સાજ પલાણ સુખલાદી લાવો ને ઘણા તમે માંડો હારા હારા હોય ખરકો તુરંગન ની બજે મર સજી એ અતિશય મોટી થઈ માથાની લત બાંધતા આવડી હોય નહી પદમણી એને પદમણી બનાવવી પછી કગવા બને નહીં બાજ હવે કાગડા તમારે આ ગતિડવો કગવા બને નહીં બાજ કાચ કંચન નહી હોવે કાચ હોય સોનું થાય જઈ જંગલ મેંદ્રા ને કહે રાજી જ આવે એના નાચ માં એટલે હારો હાર પહેરાવો હોના નો નડી તો કુદકો મરીને જાળવી ચડે આ જાડવે થી આ જાડવે ક્યાંક ભરાય તો તૂટી જાય જંગલ મેલટે નરકો અતિશય સાજ કોઈ તુરંગ ના નિપજે ખર ગમે એટલા શાસ્ત્ર સાંભળે ઉપદેશ સાંભળે જોગ માં રે બદલે નહી તો આમાં ખપે નહિ નહી બદલે તો ખપે બદલે તો બદલે તો કામ થઈ જાય ને લગભગ દેખાયું જો આપણે ન બદલીએ તો આપડે એવામાં ખકીએ ને પાછ જંગલ મેડે એમાં કઈ હમ આવડા અને રાખીએ તો પણ જમ્યા પછી શું કરવું જોઈએ એ અનુસંધાન કઈ અનુસંધાન તો જોઈએ કે ન જોઈએ ગુજરાત માંથી આવ્યા ત્યાં રાજકોટ ને ક્યાં અમદાવાદ નો ઉપયોગ થી આવે ને જંગલ માં તોડી નાખો વાડી નાખે કારણ પશુ જાત રહી ને આપડે હજી પશુ રેવું કે માણસ થવું સાધુ થવું વિચારો માગે નો માગે પણ તમે એટલું સાંભળે નઈ सभाव नरको, मर सजी है खच्चर गोल उतो हाल गोड़ खच्चर तो, तो नहीं कदाश नहीं हाँ जमेता अत्यारेवल माया मैं કોઈ કઈ કમ ભાગી આવતો નથી પુરાસદ ભાગ્ય હોય તો જ ભગવાન કે ભક્ત નો સંબંધ થાય નુકશાન છે એ ગાફલાઈ છોડી દે તો છતી દેહે કામ થઈ જાય દેહ પડ્યા પછી નઈ છતી દેહે અને મોટી પ્રાપ્તિ થઈ જાય जीवे पेटेट जन्म दिया जात कई करी सर्वे ने पोता જેટલી પુરુષ છે તે લાખ જાત ના દેહ ને પોતાનો દેહ માનતા નથી આપણા પૂર્વ જન્મ ના આપણે જશું એની કઈ ખબર નથી યાદી નથી ભગવાન રેવાય દેતા નથી યાદી તો આપડો જીવ એ કેમ એટલે બધું બોલાવી દે અ એટલે આઈ ની સુમૃતિ આ ભલામણ કરે બેટા એમ જ રહેતા હશે ને બધા થતું એમ થાય થતું એમ થાય ઈ ઓલી વાસના કરાવે છે ગોંડલ મહારાજા ભગતસિંહ બાપુ આપણા આત્મા ને અમર બનાવો ભોજરાજ ની કઈ ભલામણ હોય તો કરો એને કહે જોશી એક રાજવી હતો એટલું જાન હતું એને જોશી મુવા પછી ની ભલામણ આપણે ભલામણના વલખા મારી મોટી વસ્તુમાં આવવી જોઈએ આશા માટે કહે છે એનું માન ન આવી જાય પછી કઈ યાદ રહેવાનું નથી કઈ એટલે જીવતા હોય ત્યાં લગ્યા બધી ની વાત ભૂત થયો હોય તો વળી આવે ક્યાંક ભોગવવા શું ભોગવવા તો નઈ આવે જીવતા પછી ના હોય પછી ના શું પણ મને આ થોડું જ્ઞાન છે વળખાપી નાખું ક્યાં વિચાર કર્યા કરું પાણીમાં દરિયા કાઢે ને પાણીને કાપતા હોય હાથ પગલ આવે ને ખરાબ દરિયા હોય ને એ તો હું તો આમ હાથ ને જરાક કરે પછાડે એ પૂરો દરિયો ન હોય પાણી કાપવાનું છે તરે પણ એમાં ને એમાં જો કાપતા ન આવડે તો જળ ડૂબડી દે વજન કરતા આવડે ને તો આ સંસાર સાગર ને તારે માલિકો બુડાડી દીધો ઈ તો દુષ્કાળ આવ્યા બ્રાહ્મણ ગમે એવો સારો ભગવદી હોય ધર્મ વાળો હોય વિપરીત દુષ્કાળ જયારે આવે ત્યારે વખતે કોથું ખબર આપે અને આ વસ્તુમાં આમાં કેવી રીતે દેશ કાળ માં કીધું ને આપે કે એમાં ભમરી હોય બુડાડે કર્યો હોય તો આમાં આપે કીધું ને પાણી કાપતા શીખવું જીવતા હોય ધ્યાન લાગી ને તમારે લાખો રૂપિયા તમારા એવો હોય લગભગ મોટા માણસ ને કોઈ ઉપદેશ કરે જેલો જન પછી ત્યાંથી જ એની શરૂઆત થઈ ગઈ તમે વડાપ્રધાન થાવ થોડું કેવાય છે જગત બોલો જેમ એ ચોરાસી લાખ જાત ના સગપણ ને હમણાં માનતા નથી તથા પોતાના સંબંધી માનવા નહી આ કેમ મેળવ તૂટે કેટલાક એવા ભક્તો હોય છે દેખાય નું જાણ પણ હોય એને બાકી તો દેહ ના સંબંધે જાણી જીવતા હોય ત્યાં લગી હાંચવવા પડે ભાઈ વ્યવહાર પડે પણ આત્મા ને થાય એ છે એ વાત કોક દેખાય સંસાર માં રહ્યા હોય રોટલા પાણીએ સુખી હોય અને છતાં ની પાછા પોતે બારગામ બહાર ગામ પર નજીક માણસ દોડ્યું ખરા ખેતર માંથી કઈડ્યો મજૂરો હશે ઉપાડી હજી બેઠી હોય છોકરાની રડવું તો આવે ને મરી ગયો એવામાં મળજે બધું તમે ઘર માં આવીને હાકલી મારી ગામડાના માણસ લાકડીનો ટેકો મારા જે જાય એમાં તું રડે છે કે રાજી થવું જ કોને એમ બોલે છો એ ટાણે સમજણ રેવી ખરેખર માણસ માં ભગત એમ ન હોય તમે સમજો ને આ ઘર કે ભગવાન નો આશ્રય થયો ભગવાન દડી જાય એમાં રડવાનું હોય કે એમને સ્મશાન મળે કોઈ ન મળે ખૂણે ખચકે હોય શકો પણ ત્યાં ખૂણે ખચકે બહુ એક કલ્યાણજી ભાઈ મસી દવાળા મુંબઈ અદભુત મેટ્રિકોકરો છોકરો જાણી ને મુંબઈ ના ગવર્નર જોવા આવેલા બેઠા છે જો તને મહારાજ દેખાતા હોય ભગવાન દેખાતા હોય અમને કોઈ ને યાદ ફરી એક છોકરા ને પાણી દીધું મોઢામાં ભાઈ ગયા કોઈ ને રડવાનું ઘરવાળાને કોઈને હોય ઘન ને ભજન હરિભક્તોને બોલાવી રહી પૂછતા એ ઠાકોર ભાઈ બેઠા છો જય શાંત હા તમને કે વૃદ્ધ થઈ ગયું થઈ ગયા જાય દે ને કેવી રીતે સેવા કરી આ બધું આવું યાદ આવતું હશે શુદ્ધા શુદ્ધિ નું આપડે પડવું મનમાં વિચાર કરવો આ બરાબર નથી પણ એને બઉ આગ્રહ કર્યો એને બગાડોશી વાળા રમણી ભાઈ એનો મને કે તમે આવો આવો આવો ઘેરે લઈ ગયા બધું તૈયાર રહી રમણીક બતાવે એનો ભાણે જ હતો આ બધું ગુરુકુળ આપવું છે વડતાન છે ગઢડા છે જ્યાં તમને ઠીક પડે ત્યાં ચીજો રે ત્યાં આપી દેવી ક્યાંય નથી માલ લઈ દઉં તો બધા અમારે એમ દેવા નથી અમે જાતે આવીને પધરાવી જાય પધરાવી ગયા પાછળથી ચીજો આવી તમને અત્યારે અખંડ ભજન કરે એવી સ્થિતિ પેલા છે ભજન માં ભજન ભગવાન ના માર્ગ માં નબળા ન પડ્યા ભગવાન ની ચીજ ને વેચી નઈ નહીં બધું હોય લાગે છે પણ ટાણું ને જો ઉભું પણ ટાણું ને જો ઉભું રહી ને આપણે એમને બે ઘણા એવા જોયા છે આપણા હૃદયમાં ગર્વ ગળી જાય માણસે ધ્યાન રાખીને પોતાને જો આ સમુદ્ર તરવો હોય દરિયો તો આવું તરતા શીખવું જોઈએ બંગલા ને લોખંડ ની ઓલી હં બારીઓ માં દરવાજામાં રાત્રિ ના જો આમ નઈ જવું પ્રસાદી રાખો ન વપરાય એટલે અમારા અર્થ વપરાય જગત પ્રમાણે બધું ગયું બંગલાય વેચાઈ ગયા બધું વહી ગયો તો એને પણ દશામાં એ ન છોડ્યું તમે જોઈ લેજો તમે સંસારમાં રહો ને બંને ત્યાં લગી ભાઈ ભાઈ કરવા આવે અને તમારી પા કસ હોય ત્યાં લગ જયારે ખૂચ્યો થોડું કામ છે નાની વાત નથી આ વાત એ આવી આપડે સાધુ જાય બઉ હમજ હું જાય બધું પણ એક સ્વભાવ ન છો પછી ભેરું રેવા એવું કરું આ જ જો આ સ્વભાવ મને કેટલું સારું લાગ્યું આમ તો ગુજરાતી જવું છે હિન્દી માં છે આપે છે આપની પાસે હોય આવડી ગયો એમાં ને પણ આ બીજા ભણનારા કેટલાક હોય ને તે ઉપર ગયેલી મારા ધર્મ બઉ યાદ રાખે છે મનુ કેવા એટલે મારે કાદું થઈ જાય મારી મેળે મારે તૈયાર તો રાખવું પડે ને તમારે મારું અંગ છે જાગૃતિ રખાવવાનું એટલે તમને કઉ છું બધા સાધુ ને ભાઈ કયા કરવા નથી હો પણ આ સત્સંગ ઓળખાણો આવા ભગવાન ઓળખાણ આવી રીતિ ઓળખાણી રીતિ સત્સંગ શું કેવા હોય સત્સંગ ગોળ માર્યું હોય પણ સત્સંગ કેવો કે આજ જગત માં ક્યાંય છે એટલે શું તમે શરમા વાવો તો અહીંયા દ્રઢતા કહેવાય ચોરાશી લાખ જાત ના સગપણ ને હમણાં માનતા નથી તથા ચોરાશી લાખ જાત ના પોતાનો દેહ માનતા નથી આપડે બધા જાણીએ છીએ પણ આજે કોણ વાય તો ખીચડ ગી નો કહેતો ખીંચડ પણ ગધડા ને જન્મ તો આવ્યો હશે છોકરી નાત ની જ હોય કઈક જરાક પેન્સિલ કે નોટબુક લેતા દેતા હું થઈ જાય છોકરી ને છોકરો બાજુ પીડ્યા હોય પાંચ દિવસે તમે ચાંદલો કર્યો હોય છોકરીને નક્કી થઈ ગયા લગ્ન તો થયા તરુ મમતા કેટલી મંદાઇ જાય ત્યાં ભગવાન ના આપણે જ્યાં રાખતા જોડાઈ ગયો અવના મેટા મેટા આપણે વિચાર કરવો છે હો ચાલ આવું તમને તો કે બહુ કરવું ને કે એ મય પુરાથી લાખ જાતના હજમણને અમને માનતા નથી પ્રકાશ પુરાથી લાખ જાતના દેને પોતાનો જે માનતા નથી જેમજ આ દેહને પોતાનો રૂપ માનવું નહીં અને દેહના સંબંધીને પોતાના સંબંધી માનવા નહીં तथा धर्म भगवानी भक्ति करी दिवसे दिवसे भगवान अतिशय महात्म जानाय તને સંગ રાખવો અને પૈસા માં પિત્તલ લ્યો એમાં બરાબર નખ આમાં આમાં હોના બદલી હતી જે આવે